महाराजे जे भक्ति चार अति वर्तता करता तो धर्म कोईक थे राग रही जाए અને ભક્તિ માં પણ કઈક શિથિલ પણ થઈ જાય અને જ્ઞાન પણ કઈક દેહાશક્તિ રહી જાય એનું શું કારણ હશે ધર્મ માં શંકરપણું રહી જાય ધર્મ માં શંકરપણ ધર્મ શિથિલપણ માં કઈક ખામી રહી જાય એમાં આપડે બોલીએ ને ધર્મ માં સંગર્ભ રહી જાય એમ લખ્યું ધર્મ માં ખામી રે એમ નથી લખ્યું એમ નથી અધર્મ નો ભાગ અધર્મનો ભાગ સામાન્ય સત્સંગ વાંચે છે આ લખનારે લખ્યું અને આપડે લખીયે ધર્મમાં ધર્મ માં અધર્મ ભરી જાય એમ છે એમ લખ્યું શા માટે આમ તો ધર્મ કરાતો હોય પણ ધર્મ માં અધર્મ સંકર્પણ કહેવાય ધર્મ આ કઈએમ પાપ જેવું થતું હોય ને શંકર ધર્મ ને આધાર ધર્મ ને બાને આધાર માં પેસતો હોય ત્રુટી નહી ધર્મ માં શંકર ગણું રહી જાય જે અધર્મ ને ઓળખતો નથી એ ધર્મ પાળવે તો અધર્મ ધર્મ માં શંકર ગણું રહી જાય ધર્મ પાળે એને અધર્મ ઓળખવો જ જોઈએ જો અધર્મ ને ઓળખતો નથી તો ધર્મ પાળી શકતો નથી આ જગત માં ધર્મ ધર્મ જગત આખું કરે છે ને પણ ધર્મ શું કેવાય એની વ્યાખ્યા કોણ કરે અને ક્યા ગુરુ એ કારણ કે એને જો શીખવવા જાય તો અધર્મ ને પેલો ઓળખવો પડે નહી તો ભેર થઇ જાય અધર્મ ને કોઈ ઓળખાવતું નથી ધર્મગુરુ ધર્મ ના ધર્મ ધર્મ ધર્મ કયા કરે એ આવડો હોય કે હા હા હા અથવા દાન દઈએ ને પુન ધર્મ થઈ જુ પછી એટલે ધર્મ ની વ્યાખ્યા રહી ને શંકર જગત માં અત્યારે કોઈ નથી કરતું બિચારા સમજે ક્યાંથી પેહલા ધર્મ સમજવો હોય તો અધર્મ પેલો સમજવો પડે સોના ને ઓળખવું હોય તો પિત્તલ ને ઓળખે નહીવ આનું નામ પિત્તલ ને આનું નામ હોનું ઓળખ ઈ આજે જગત માં કોઈ ઓળખાવતું નથી કોઈ ઓ ગમે તે ધર્મ ના સ્થાન માં ધર્મ ગુરુ પાસે અધર્મ નો ઓળખાવે અધર્મ માં ઓળખાવે અને પોતે અધર્મ માં હોય એ ઓળખાવે કોઈ ઓળખાવે બોલો ધર્મ માં શંકરપણો રહી જાય ધર્મમાં કઈક શંકર થાય અને વૈરાગ્ય માં રાગ રહી જાય રાગ હોય ત્યાં લગી વૈરાગ્ય આવે અને ભક્તિ કઈક શિથિલ થઈ જાય અને ભક્તિ એવી વસ્તુ છે કે ભગવાન માં હોય એટલે શિથિલ એની વ્યાખ્યા કરવા જાય ત્યાં દેહાશક્તિ આવી જાય અને દેહ માં આ શક્તિ ના હોય જ્ઞાની ને જગત બધું હમ હશે ને ગીતા માં આમ કહ્યું ભાગવત માં આમ કહ્યું રામાયણ માં આમ કહ્યું કીર્તનો પાંચ બોલી બતાવે એટલે સમાજ કેવો આ તો જ્ઞાની જ્ઞાન થઈ ગયું ને બોલે એટલે જ્ઞાની થઈ જાય છો આ જગત માં દેહાશક્તિ જ્ઞાન છે ને એને જ્ઞાની ને દેહાશક્તિ હોય જ ભેટ દેવા જાવ અંગત તો નથી જોતી એમ કેમ કેતા હશે પણ એને અમદે કોણ એકલા હોય ચોક માં ઓલી પા અને તમે કોક દસ રૂપિયાની નોટ કાઢી દો લી ખરાનું કોઈ એની હરી ભગત ક્યાં ઓળખે અને લીએ તો રાજી થાય અને જ્ઞાન માં પણ કઈક દેહાશક્તિ રહી જાય તેનું શું કારણ હશે આ બધાનું કારણ શું પછી ગોપાલ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી કહ્યું છે જેને ધર્મ જીવ્ર ઈશ્વર મૂર્તિ સમર્થ એમાં જે કઈ જણાય છે તે તો કેવળ દયા એ કરી રહે છે ક્યાં નહીં ઉપર ના ભાગમાં જ પ્રશ્ન નીચેથી ઉપડ્યો એ જોવું જોઈએ ંદ સ્વામી એ કહ્યું જેને ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ એ ચાર તીવ્ર વર્તે છે એવા જે ઈશ્વર મૂર્તિ સમર્થ તેમાં જે કઈ કસર જેવું જણાય છે જો આપણે નથી મનન કરું શું કયું હોય પણ બીજું ટાણું જમતા નહીં જેમ્યા એમાં સ્વામી નહીં પલાયું હાલ પથ્થર પલાયું કે સભામાં તો બ્રહ્માંડ ફાટી જાય એવી વાત કરે અને હાલ તો પથ્થર પલાયું પથ્થર પલાયું જોષીભાઈ પત્તર પલાયું વૈરાગ્ય ભક્તિ એ ચાર તીવ્ર વર્તે છે તીવ્ર એવા જે ઈશ્વર મૂર્તિ સમર્થક એમાં જે કઈ કસર જેવું જણાય છે કસર જેવું જણાય આ બીજી ફેરે પથ્થર પલાળે એટલે કસર કેવાય કારણ કે ત્યાગી એક ટાણું ખવાય ટાણું પલાળ્યું રાંધ્યું બ્રાહ્મણ હતા અને જો નો જમે તો રાંધેલું બગડેલું એટલું જ નહીં પણ એ ગરીબ માણા ને અનાજ બગાડ અને પૂછવામી પોતે સાધુ રામ નહી આજના લોભાઈ કે સ્વામી કે આજના લોભાઈ અને મહારાજ કઈ કહેશે તો એનું પ્રાશ્ચિત અમે કરીશું પણ આજ જમી ગયો વાતો કરતા મુકે નહી તો કોઈ હોય હશે એવી પછી વાત કરો ગઢડા ભેવા જ્યા શ્રીજી મહારાજ પાસે જેમ્યા એને છાતી શું બતાવ્યું કેમ તેમ કરીને બિચારા પૂછ્યાવી ના રાંધી ના છો એને બગાડાતું હશે એ ગરીબ લગભગ જગત માં એવું હોય જેમાંથી માન જડે ને એ વસ્તુ પકડી રાખે લ્યો કરી ઉપર દયા એટલે એને ખાતું અને કસર જેવું કેવાય બીજું ટાણું ખાવું એટલે જો પણ બીજી કોઈ જાત કસર નથી અને એવા જે મોટા હોય બાહ્ય દ્રષ્ટિ રાખીને વર્તે બાહ્ય દ્રષ્ટિ રાખીને બાહ્ય દ્રષ્ટિ રાખીને વર્તે ત્યારે કેટલાક જીવો ને જળભરક જેવા અને સુખજી જેવા કરી મૂકે મૂકે ઓઇલ ને કરી મૂકે બાહ્ય દ્રષ્ટિ રાખે શું બાહ્ય દ્રષ્ટિ આવો આવો બે વાતો કરે ભગવાન તમે ચોટી જાવ એનું એને માન આવે સલામ બે દ્રષ્ટિ વાળા જેવું દેખાય પણ એને મોટા થયા એવું નથી આને તો ચોકઠા બેહવા પડે પણ ક્યુ નરે શ્યામળી આ તમારામાં ચડીયાખી ના એવા જે મોટા હોય તે બાહ્ય દ્રષ્ટિ રાખીને વર્તે ત્યારે કેટલાક જેવો એવા જે મોટા હોય તે બાહ્ય દ્રષ્ટિ રાખીને વર્તે ત્યારે કેટલાક જેવો જડબરત જેવા અને સુખજી જેવા કરી મૂકે માથે એવા અતિશય જે મોટા તેમને જે વ્યવહારિક દ્રષ્ટિએ વર્તુ કેવલ જીવો કરીને વ્યવહાર માં અસક્તિ છે એ તો બીજા ના કલ્યાણ માટે છે એ સમજતા શીખવું જોઈ પણ દંભી હોય તો એમ કે પાછું અને એના કામ એ પાછું ઓળખ પૂરું પછી શ્રીજી મહારાજે કહ્યું છે એનો ઉત્તર એજ છે સમજાવતા હશે ને આવી વાત પારણ કરે પારણ હું કેવાય ખબર છે પારાણી એટલે પરાણી સમજી તાર ખેડુ ખરે એક છોટું પછી બીજું હલવાવે ત્રીજું આવે અને લંબુ લંબુ દોડું કરે અને પરાણી ખે બરાબર અને મીઠ તો જાય એ પરાણી કેવાય એમાં ડુહાની પરાયણ ડુહાની પરાયણ કરે છે એનો સરવાળામાં લાભ એટલે ડું પરાય પરાયણ કરી પણ ડું ભગવાન નો જ્યાં સંબંધ નથી એવી વાતો જે તલ્લીન હોય એ ડૂહ ની પરાયણ કેવાય स्वामी स्वामी 13 धारण कर विषे मोगरा न पुष्प न हार्ता मुखार विंद आग मुनि तथा देश देश हरिभक्त सभा भरा बैठी मुक्तानंद स्वामी श्रीजी महाराज कहू जे आज तो अमे अमार रसोई हरिभक्त आग बहुवात कर मुक्तानंद स्वामी बोलिया बात करी पे श्रीजी महाराज बोलिया जे बात तो एम करीजे भगवान नो भक्त होने भगवान पूजा करने बेसे तथा भगवान न्यान करवासे अथवा संग्राम गाय आय घायल थोड़ा खाटला ज्यादी पाटो गोठे नही त्यादना टे नहीद्रा नहीं जयटो गोनी पीड़ा टी जाए काल संघ और क्रिया करीव ने पंच विषय घया जयधा भक्ति महिला भक्ति करता था पंच विषय घ रहे પંચ વિષય નું સ્મરણ ન થાય એ જાય જ નહીં વિના હશે ને કોઈ અરે કુઈ જાય તો હોય સંકલ્પ લો સ્વપ્ન માં બરાડા પાડતો હોય મેં વાત કરી હતી મંદિર ની હેડાનો બાગ આગળ અગાશી ઉપર ત્યાં બેઠા રાત્રિના પારાણ હતું વાંચીન રાત્રિ હવામાં બે ચડ ત્યાં ગામડાના હોટેલિયા આવેલા અગાશી માં એક બાજુ જગ્યા થી તે બિચારા આવીને હુઈ ગયા એને એમ કહ્યું ને દોડો દોડો કરતો પોતે દોડ્યો આગલી રેલી હતી એટલે હારું ભટકાણો પાછો પડ્યો નઈ તો દાંત ફળી માં હો પડ્યા પછી હું રાડ્યું નાખ્યું તો કઈ રડ્યું નાખ્યું એ વિચાર ને ખબર ને સ્વપ્ન માં હોય એટલે પછી જઈએ એટલે સ્વપ્ન યાદ આવે ને ધીરે રહી ને કહ્યું કે તમે પટેલ આમ બરાડ આપ મને મારું કોણું આવ્યું કોણ કે હું બેસી જો ખાઈ જાય તે ઓ પડખે બીજો હાકી હાકતો હતો એટલે ઈ મેં જોયો એટલે એને મેં રેડ્યું પડી ગયેલા દોઢ દોઢ ગધડા આવ્યા કરશે ભાગવા જ્યો પોતે પડ્યો કે ગધેડા વાળીએ નતી નોતું ત્યાં દેખાણ કઈ ન મળ્યો આપણે આ જગત માં અને જન્મ ના બાપા હાલા પડ્યા હા એના વલખા મારીએ છીએ એ માઇલુ અહી તો કઈ નથી પાછું દોડો દોડો થઈ ગયો ફલાણા છે આખી જુઓ તો વચમાં એક દી એની અરે કઈક ચાંદલો કર્યો સંબંધ જોડો એકનો એમાં આવડ બધા થઈ ગયા સર ચાર તો એક ના કર્યો કેટલી આવી ગયા બધા અનાદિકાળ નો આજીવ રખડતો આવે છે અનેક યોનીઓમાં ખર્ચો એવા કેટલાય ચાંદલા થઈ ગયા એટલે એના દીધા બેઠા લુગડા બદલાય એટલે ડામીણી ને ડામીણી હોય રાખ્યું એ તો રાખે એને કઈ નાનો કહેવાય પણ તો લુગડા ખોટા અને આચે માર્ગે હાલે તો પૂર્વ જન્મની ડામીણી વૈ તો બધી ઉભી અને તમારે મરવા ટાણું આવે ત્યાં લગી એ ડામીણું બાંધી હોય પણ ધારે આશ્રમ માં આવી ડામીણી છૂટી ગઈ એમ નો કેવાયલી છૂટી બીજી બાંધી હોય પાછી સમજ્યા छूटी न कहवा निर्बंध बोलो गुंडा देश का क्रिया ने योग्य कर जीव ने पंच विषय घे जारी नवधा भक्ति महिला करता था पंच विषय घ रहे અને પંચ વિષય નું સ્મરણ ના થાય એ જેવો અને કઈ લાગ્યું તો આજ ઓલી પીડા કળે પણ પાટો ગોઠવો નહીં મારતો હોય માલી પાપ થાય છે નીકળતા જીવ પ્રાણી માત્ર આવડા ને જો પૂરો ભગવાન માં નો સંબંધ નો જોડાયો હોય ઓળખ ઓળખી ઓળખી અમારા સંબંધ થી થાય સમજ નહી થાય ટાળવા જોઈ ટાળવા જોઈ ટળી જાય ને સમજ એ થોડી જાય ન હોય મહેનત કરવી પડે નઈ કિડ્યા વિ अंग महीने मानसी पूजा करवी नाम स्मरण करव जो करवता अंग महीने कर तो ये अतिशय समय तो आ सत्संगे करो એનો સમાસ તો થાય તો પણ યાદી થતો હોય હવે ખાધે જાડો થાય થાય ભજન ભક્તિ કથા વાર્તા એનો પાટો ગોઠવો છે એટલે આ જગત હણકા નો નાખે पंच विषय गाय लागू पीड़ा टे नही नवधा भक्ति मे भक्ति करते थके मन भगवान चौटे અને ભગવાન વિના બીજો ઘાટ કરે નહીં ત્યારે તે હરિભક્ત મારું તો એ જંગ છે પછી તે જાતની ભક્તિ એ સિદ્ધાંત વાર્તા છે આપડે તો રાહ જોઈને બેઠા છે કોક બોલાવે જાય ઉભો થાય જ ન થાય ઉભા થાય સાથે સંકલ્પ થાય બોલાવા આવ્યો વેતો થઇ જાય કોઈલા ને આમ આમ કરે તો એટલું કાલે આમુ ન ક્યાં આવ્યો અહિયાં મજાનું હાલે છે એવું ગોઠવું જોઈ એ જદી જ્યાં સુધી નહીં ગોઠે ત્યાં સુધી પાટો ગોઠો નથી ઓ કથા કીર્તન નામ કરી ખરા દયા થઈ પણ જો જરાક લાંબુ ચાલ્યો તો રાહ કોઈ બોલાવા આવે તો ઠીક કેસે આપડી મેળે ઉઠશું ને બીજો કે બે ને વધ્યા ગોઠવો કહે પણ હાથમાં આવે પછી ગમે એવી કથા કિર્તન ભજન ભક્તિ હોય પડતી મેં નથી હજી બંધારણ નથી જો કોઈ અફીણ નો બંધાણી હોય ખરેખરો એને કોઈક મણ એક હાકર આપે દાન માં કે તારે અફીણ છોડી દેવું અને આ હાકર આપું મજાની પત્રી ની હાકર ગાંગડા સરસ હોય પણ એને જ્યાં દેખી ને ત્યાં અફીણ આવડે વેચી નાખીએ તો એનું અફીણ લેશોળી છે અને જાજી છે ધોઈ અને નાખી દઈ કડવું હા કાળું અને થોડું એવું અફીણ લેવાય છે અને આવડું ખરી દે દરે ભગવાન સંબંધી સુખ આનંદ જન્મ ના ને ટાળે છે છતાં જેવું પ્રાણી માત્ર સગવડ આપી નથી તો તરત કડવું કાળવું ને ખોડું અખીને લેવા ઈચ્છે હોમ જોશીભાઈ છે ને જાળી છે ગળી છે તો ઈ કઈ ગળે નરે નોટું કડવું થઇ જાય કાળું છે ત્યાં પંચ વિષય સંબંધિત સુખ બિલકુલ સુખદાયી નથી શાસ્ત્ર કહે છે છતાં દેવને દુર્લભ એવો આ મનુષ્ય નો દેહવા તાળા જેવા સગા સંબંધી માં વેર થતા હશે ને કોક ની કોક કોની પાછળ કેટલા લફરા હોય પાછળ જો ભગવાન દર્ભ ચાલે એને લા માત્ર નથી જોતો અમારે મારી પતિ છવી વરસ ની ઉમર હતી કઈ સાધુ હતો અમારી ગળો એક ધોળા ઉગડે ભગત આવેલો એના ભાઈ ને બે ચાર જણા એને અહીંયા રેવા નવું અને લઈ જવું ભાગી ભાગીને પાછો વે જવું આમ હાથ કરે મારવાના છોકરો મારે આવવું નથી એકાદ ચડાવી દીધી ઓઈ લગત ને હાલ ઉભો થઈ જાલ હું કામ મારો વાત કરો મારવો નહીં હોય નહિ કરે બળદ પંદર રૂપિયા નો તે હું કરુપિયાનો બળદ લીધો છે એના હાટું અને ઈ અયુ એવું આવે જો સમૃદ્ધિ કેવડી મોટી અને ભેટ એ છોકરા ને એ છોકરા ઉપર મોટો ઉપકાર પંદર રૂપિયા નો સંધિયો વિષય ની આ ખેડૂતો મને સાંભળે છે તે દે મને થતું મેં પડ લાલચ રીતે ખરે ત્યાં જગત માં આઉ માની લીધો છે મારું બરાબર છે એમાં ભગવાન સંબંધી સંધ્યા બળદનો આનંદ લ્યો આનંદ આવે કે આપડે આ બધા સંધ્યા બળદ આનંદ વાય છે એ રાહા ને આવે ને જાય ને બેઠા કામ કહેજો કે મરી ને બહેન પર્યાણ કરતા છે ને ઘરમાં બોલો મારે મૃત્યુ આવશે ત્યારે હું તો આયા જવાનું તમે ક્યાં જાવ એમ પેલા કરતા હશે આ જગત માં આવું આ સુખ છે કે બોલો પછી તે જાત ની ભક્તિને પ્રધાન રાખવી એ સિદ્ધાંત વાર્તા છે કિટી વચના મૃતમ એવી ગરડા અંત્ય પ્રકરણ નું પંદરમું વચના મૃતમ થયું વચનામૃત ભગવાન નો સંબંધ જેટલા માં છે ને એટલું નરમ રેવાય છે બાકી તો હું મજબૂત કઠણ થઈને બેઠા છે કઠણ હા રેવાય ને કઠણ તે કેવા જો પરણ માં તમારે જાય હવે તો આ રીવાજો જરા ઓછા થયા પરણ માં જાય એ સમજ તો હોય કે માચી ઉપર હું ઉભો છું એક તોડું આમ બેઠું છે ને એક તોડું આમ બેઠું કન્યા પક્ષ છે વર પક્ષ કન્યા ના પક્ષ ને ગાયું કન્યા નો પક્ષ વર ના પક્ષ ને રિહાણો કોઈ ગાયું દેવો ભાગી જ એમાં તો ખબર કાકા અને મામા હોય તો એમ ઈ ગયા કે અમારું નામ તો આવ્યું નઈ એમાં ભાગે કારણ કે દક્ષિણા નો લોભ છે એટલે બે ગાયું ખાવી હોય તો ખાઈ લઈએ પણ દક્ષિણા લઈ લઈએ આપણે આ જગત માં એક જરા સગા ને સબંધી આવો ભાઈ ને જાઓ ને કઈક કઈક કહે ને એમાં આનંદ આવી જાય એમાં ભગવાન માર્ગ ભૂલી જવાય સાચું સુખ પડતું મેલી અને ખોટામાં વળતા ગુલાબ ફૂલ મોગરા ફૂલ એ છોડી અને આવલ ફૂલ માં ફરી કરી આવડના ભૂલ માં સબંધ હોય કઈ નો હોય દેખાવ જગતનો સંબંધ સદાનો જરાબી ને ધાડ્યું સંબંધ ક્યાંય તૂટી જાય દેખાતો જ નથી હોગા ભાઈ હોય તો અબોલા થઈ બે બીજા નો તો રે ગયાથી આ હગા છે મૃતક લાગે તોય સમજ ન રમ્યા આ જગતા હું છે અને ભગવાન ને સાધુ એવા છે આજે ખુબ સાધુ ને જરા માર્યા ગાયું મેદી થી જો સાચો સાધુ હોય ને તો એ અકળાતો નથી બે દેનારો આવે ને ભૂલ માં દંડવ કરે સાધુ માન અપમાન ને ગણતા નથી અને જગત તો ઈ ભારે ગણતરી નું આવે જો એક બીજું દ્રષ્ટાંત તમારા સગા સંબંધી માં જાઓ બે વાય વેલા ને હારું કરીને ખવાડે નાખી દેવાનું કરો એવો અખ્તર ડાયો ને પણ કાચરી ક્યાં હતી એમાં ભલે ને બધું પણ કાચરી નતી જોવા કાચરી બધું પાણીમાં ભગવાન અપમાન કર્યું માર માર્યો પણ જરા કે સ્વામી ભૂલી ગયો સાધુ હોય તો એ પલિ જાય મને કહ્યું કે એમ ન કર્યો ત્યારે સાધુ કેવાય સહન કરે એનું ભલું થાય એવું ત્યારે સાધુ કેવાય શિક્ષા મંત્રી માં તો અગિના અમારા સાધુ ને તાળન કરે ગાયું દીયે તો સાધુ એને સહન કરું હામું ન પણ સહન કરે અને એનું ભનું થાય પાંચ છ આમ નોખા નોખા બેઠા હોય એમાં કોક આવીને એક આદું બટકું રોટલાનું નાખે ને બધા બેઠા થાય ઓયલું દોડે ઓયલું દોડે પછી એમ કંઈ ડાઇઝિયા હોય તો સાધુ થાય સહન કર્યા પછી ભલું થાય એમ ચિંતવન કરવું પાછું એ આક્રિયા ન કરે ભલું ભગવાન સ્વામીનારાયણ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજે દાદા ખાત્ય ના દરબારમાં ઉગમણી દ્વાર વરડા ની ઓત્રી વિરાજમાન હતા અને સર્વે શ્વે ધારણ કર્યા હતા અને કંઠ ને વિશે મોગરા ના પુષ્પ ના હાર પહેર્યા હતા उत्तर थे प्रश्न ये भगवान भक्त हो એને અવગુણ ત્યાગ કરતા કઈ વાર લાગે નહીં પણ જેમાં અતિશય રૂડા ત્યાગ થાય આમાં કહ્યું કે એનો ત્યાગ કરવાનો જો બોલો અને જેમાં રૂડા ગુણ હોય તે તો પોતાના સંબંધી હોય અથવા બીજો કોઈક હોય પણ ગુણવાળ સંગાથે સહેરેજ પ્રીતિ થાય અને તે ગુણને યોગે કરીને જે પ્રીતિ થઈ હોય તે ટ એવો સો ઉપાય છે પ્રશ્ન કેટલો અટપટો ચલો ગુણવાન પણ ત્યાગ કરતો હશે આ ગુણવાન ત્યાગ કરવાનો પછી શ્રીજી મહારાજે કહ્યું છે લો અમે ઉત્તર કરીએ એનો ઉત્તર એ છે જેમ પતિવ્રતા સ્ત્રી હોય તેને પોતાનો પતિ કંગાલ હોય પુરુષ હોય અથવા રોગી હોય હસી ને બોલે ત્યારે એનું પતિવ્રતા પણ નાશ પામેટ અને તે પતિવ્રતા ને ઘેર કોઈ પર આવ્યા હોય તો તેને અન્ન જળ આપે પોતાના પતિના જે સંબંધી પુરુષ તેને પણ અન્ન આપે એ તો પતિ ના સંબંધી જાણીને આપે પણ પોતાના પતિના જેવી બીજા પુરુષ માત્ર આના ઊંડા ઉતરે એના ખબર પડે બધા ન પડે અપડા પુરુષ વાળ પુરુષ વાળા એક બીજા ને દેખે તો ખરા ને હવે શું આ દેખાવ છે એવો જો ભાવ એને થયો એટલે પતિવ્રતા પણ આમાં ડાંભ્યો આ યુગ જુદો આવ્યો હોય તો ભગવાન ના માર્ગ ની આ આ ભગવાન ઓળખાણા પછી તમારે ગ્રસ્ત અને વ્યવહારમાં સુખ દુખ આવે છે હાજામાંદા થાય દવા પાણી કરો ઘણું પણ સારું ન તમારે હાજ વધારે તો ગરીબ મુસલમાન ને હું ઈન્ડ પાણી મંત્રીને લફૂક મારી નાખે મારે પીવાય ને તો જરાક સંકલ્પ થાય પણ કંટાળ્યો હોય ને મંદવાડ થી પ્લાસ્ટિક ગમે એવો રૂપવાન તાલેવર એને દેખી ને પતિવ્રતા નું એનું મન ઘાટ જ ન ઘડે કાપ દેખાવડો છે એવું યાદ ન આવવું પતિવ્રતા કહેવાય ભગવાન નો નિશ્ચય થયા પછી કોઈ સમજો કે ભાઈ તમે ભગત હાચા પણ આપણે ગ્રસ્તા સમાર્યા એટલે આટલું કરવું જોઈ હવે ઈ ટાણી કસોટી ઓઈલો જાણે ભગવાન નો આશીર્વતી બીજે રસ્તે હાલે એકદમ માં મને ખબર છે મટી જાય અમે કઈ એમ કરો તમે કોળો કુટ્યો જંગલ માં કુતરા ત્યાં એને મારી એના વર્ષણ નો ભાગ એમાંથી આ દવા થાય તમારો બધો રોગો આજુ થવું હોય તો આ પાડે અને આવી વાત આવે તો એ મારાથી જેમ થાય પણ હવે આ બધું દેશકાળ આવે તો ખબર પડે છે આપડે ભગવાન ના આપણને આપણે કેવાની છીએ પણ દેશકાળ બદલે તગવાન સિવાય બીજે વૃત્તિ ન જાય ત્યારે એ ઘણા જારી ભગત હોય છે કે મોડા માતા પેડ્યા હતા હવે એને પુરુષો તમનારાયણ ને ઓળખાણી ગયા બિચારા ને ખબર જ નથી કઈ આવી બધી વાતો જેવો બીજા પુરુષ નો ગુણ પણ ના આવે અને પોતાના પતિ ની મરજી પ્રમાણે જ વર્તે એવી રીતે પતિ વૃઢ ટેક છે આપણે આપણા આશ્રમમાં ભીડો આવે તો ભગવાન સંગાથે દ્રઢ જોઈએ અને જેવી રૂપે થઈને ભગવાન નું દર્શન પોતાને થયું છે અને તે સંગાથે જેને પતિવતા જેવી દ્રઢ પ્રતિ બંધાણી છે તેને મોટા મોટા જે બીજા મુક્ત સાધુ હવે ક્યાં મેળ મેળવો અશ્વિજી મહારાજ બોલે તો જરા બે લાડુ પ્રસાદ એક હાર દે ને એક પાન બેડું દે પ્રીતિ થઈ ગઈ વાહ કેટલી અને પોતાના ઈષ્ટદેવ જે ભગવાન અવતાર હોય નહીં કોટી જન્મ લગર અમારી વરુ શંભુ કે સ્ત્રી ના બધા લક્ષણો પારુતીજી બોલી સંગાથે પણ પ્રીતી થાય ન પ્રીતિ રહે અને તેની મરજી પ્રમાણે જ વર્તે અને બીજા ને જે કઈ માને જેમ હનુમાનજી શ્રી રઘુનાથજી ના ભક્ત છે તે રામાવતાર પછી બીજા કેટલાક ભગવાન ના અવતાર થયા છે પણ હનુમાનજી ને રામચંદ્રજી વિશે જ પતિવ્રતાના જેવી ભક્તિ રહી છે જે માટે હનુમાનજી ની ભક્તિ પતિવ્રતાના જેવી છે એવી રીતે જે ભગવાન ના ભક્ત ની માટે જાણી જોઈ પોતાનું નાક કપાય એવી ભક્તિ ન કરવી અને ભગવાન ના તો સમજી વિચારી પતિવ્રતાના જેવી દ્રઢ ભક્તિ કરવી વચનામૃતમ એવી રીતે દૃઢાંત્ય પ્રકરણો સોળમો વચનામૃતમ જે ચેથાન